દક્ષકર ચડી ગયા દર્શન કરવાનીચર બધું કારણ કે એવું થયું છે એ ફર્નિચર તો બધા સ્થળ ગોઠવેલું પણ એકાદ રૂમ માં ફર્નિચર શું કે તમે આપણને પોતા તમે અમને વેચી દો કે તમે ચાલ્યા જાઓ ફર્નિચર શું કે તમે પણ અમને વેચી દો પોતે તમે ચાલ્યા જાઓ નહિ તો આ છૂટા પડવું પડશે કારણ કે રૂટી જવાનું અપના કુજ નહી અપના દાસ માં એ સિવાય કોઈ આપડું બીજા જે હથારાખ્યા ને તે નિરાધાર થઈને ફરવું પડશે કરાંચી માં આશ્રિત હતા લોકો નિરાશિત થઈ ગયા લોકો એમ માં ખુબ દ્વારા અને આપણને ક્યાંય કરે હું નિરાશિત ક્યારે આતી હતો તે હિન્દુસ્તાન ઘેર ઘેર ચિંતા કારણ કે નિરાશિત લોકો આ લોકો તો ભલે ભગવાન ને નહિ માનતા વધારે પણ ભગવાન છે અને એની ઉપર એની પૂરી શ્રદ્ધા પેલા કોઈ ની પડે એ નહી અને આ લોકોમ ગાય છે તે છ મહિના છોકરા જુદો કરે આ લોકો અઢાર વર્ષ નો જુદો કરે આપડે તો હાથ પેઢી સુધી બોલો કેટલો લોભ છે આપડા લોકો માતાજી ના ભક્ત માતાજી ના ભક્ત માતાજી ના ભક્ત ભૂપેન્દ્ર છે ભૂપેન્દ્ર ભણેલા ભૂપેન્દ્ર તમે જુદા આનાથી ઈશ્વર નું પ્રતિબેબેર નું પ્રતિબેબ એમ કેશ્વર નું પ્રતિબેબ ને તમારે હું કોણ છું જાણવું જોઈએ ખુબ જરૂરી છે હું એમ આ છે તમે ત્યાં ટાઈમ બગાડો ના બગાડો જરૂર કેટલા કેટલા બે વર્ષનો ટાઈમ બગાડો આખી જિંદગી ઓછી પડે આખી જિંદગી પડે બંને લાભ આપીએ તારે બઉ ટાઈમ ની બગાડીએ કારણ કે ટાઈમ એવું છે ને કે અત્યારે ટાઈમ આ સર્વિસ ના કરો તો ખાવાનો ખર્ચો ટોયલેટ બહુ બહુ થાય છે ને એવું કરી આપ્યું એમને કરી આપ્યું તાર લાગે પડ્યું અને સમજાય પણ કરી આપી પછી ઉપાધિ ઉપાદી ના લાગે પછી ભગવાન ભગવાન યાદ જ નહી ભૂખ લાગતા ખાવાનું યાદ આવે ચાર વાયવાનું યાદ આવે ભગવાન યાદ આવે બંને સાથે આવજો કર્મયોગ માટે આપ શું કહો છો કર્મયોગ સમજાવો કર્મયોગ સમજાવ કર્મયોગ એ વિષય જરા સમજાયો આગળ કયોગ કર્મ યોગ